સારા કર્મ તો આપણને સુખ જોઈતું હોય સારા કર્મ કરવાના નહીં જરૂર નથી સારા કર્મ કહ્યું અશાંતિ ના ગમતી હોય તો સારા કર્મ કરો અને અશાંતિ ગમતી હોય તો પછી ખોટો કર્મ કરો ને તેને મોક્ષ ને દેવા નથી કર્મો ને એને મોક્ષ માં નથી મોક્ષ તો કર્મો એટલે શું કરતા કરતા પદે કેવું થયું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 ઓળખો આ બધું વકીલ થયો અજ્ઞાત શક્તિ એ કર્યા તે તમા આપણે કઈ નથી હા બસ ને એ શક્તિ ઓળખે એવા આશીર્વાદ આપી તો પાછું બીજું રહી જશે સમાધિ રહે છે સમાધિ ક્યાંથી લાગશે ના પડે એટલે એવું માગી લો કે બધું ભાઈ આવી જાય બધું મજા આવી જાય શું કે એના એના એને ગ્રહકારી જે કઈ હોય તમે આપો એ કઈ માગતા નથી આવડતું એમ તો એને માગતા આવડતું નથી હવે તમે આપી દો કે તમારે કરવાનો નહીં પણ ઉપાય બતાડીએ એ પ્રમાણે કર્યા કરવાનું સમજ કરતા થાય નહીં આજ્ઞા તરીકે એટલે તમારે કરતા ના થાય તમે અને ફરી કે અમે તમને બધી ચીજ આપી દઈએ આપી છે સર આઈ પડશે પરિવાર કેવી પડશે आत्मा में था। एक अवतारे नहीं बीजा अवतार विनीकरण थेकरण थे આત્મા પોતે જ પરમાત્મા છે શું છે એ પોતે જ પરમાત્મા છે તમને શું નામ ભાઈનું કહ્યું જતીન જતીનભાઈ જતીન ભાઈ હું જતીન ભાઈ છું એવું ભાન છે તમને કે જયારે આત્મા ભાન થશે ત્યારે એ પરમાત્મા નું ભાન થશે તમને એ આત્મા એ જ પરમાત્મા છે તમારો આત્મા એદ પરમાત્મા છે આનો આજ આત્મા શું કયું એનું ભાન થયું નથી અત્યારે બેભાન પણ આમાં છું આત્માના આત્મા ભાન નથી શું છે અત્યારે તમને હું જતીન છું એ ભાન છે પટેલ છો દેસાઈ દેસાઈ છે દેસાઈ દેસાઈ હું દેસાઈ છું એ ભાન છે હું જતીન છું એવું ભાન છે હું આત્મા છું એવું ભાન નથી ને તમને રસીકનામાં આત્મા દેખાય તમને દેખાય છે આમના હો દેખાય પેલા પહેલા નહીં દેખાતા એમને દેખાય ને એટલે તમારા આત્માને બધા જુએ છે આ બધા જુએ છે તમારી અંદર બેઠેલા આત્માત્મા હું પરમાત્મા દેખાય છે આ પરમાત્મા બકરીમાં બેઠેલા છે ગધેડામાં બેઠેલા છે એટલે વિલીન ને કારણ જેવું વાત જ નથી સમજ પડી આ બધું જે વાંચી લે ને એ બાજુ એ મુખ્ય દેવવાનું એ બધું અત્યાર સુધી જે જેને ભલોવાથી જરાય મોખણ ના નીકળે એને શું કરવાનું મગન માં શું ચક્કર જાણ છે લાત થઈ કરી મરી ગયો ઠોકરો ખાઈ મરી ગયો ઠોકર ખાય નીકળી નીકળી જાય શું મનમાં માની કે તને સમજ પડી જો ભગવાન ના કોઈ ઉપરી હોય ભગવાન જેને વસ થયા હોય તો કોને વસ્તુ અહંકાર એમના હોય ને તારે ભગવાન વસ્ત થાય થાય શ્રેષ્ઠ આ જે દેખાય છે ને તે દાદા ભગવાન નો તમે દાદા ભગવાન જોયેલા ખરા આ તો ભાદરના પટેલ છે શું કોણ છે ભાદરના પટેલ છે આ દાદા ભગવાન બેઠા છે તે તમે અમને જાણતા છે નઈ એને જાણી નથી આયા એને જાણીને નથી આયા મંદિર કેવાય ભગવાન નું મંદિર કેવાય મંદિર કેવું મંદિર હોય સુગંધી ખાલી અંગુઠો હેડે છે નહીં મુક્તિ થવા મળે અહીંયા હડ્યો હતો ચરણ જ મોક્ષ જ્ઞાની ચરણમાં જ મુક્તિ મોક્ષ શું કહ્યું ને તારે બોલો મંદિર કેટલું બધું કેટલા કલાક માં થાય કોક ઘેર અજવાળું પૂરું થઈ જાય પછી અજવાળા પછી દિવાળા હે બધા એક દિવા પછી બીજા દીવા થાય પણ વાસીલ તો દીવાળો કોક જાય અમને સુરત પર થયેલો દીવો